પોતાનું હોય તો મન જો પોતાનું હોય નહી પર છે એ મને પોતાનું કેમ કેવાય એટલે આ શરીર છે ચંદુકી નામ નું એ ચંદુકી નામ છે અને તમે નાની છો નાની એટલે સમજાતું ને નામ ના માલિક છો બધા ને માય માઇન્ડ માય માઇન્ડ કરે છે એટલે મન સ્થિર કરવા સારું જાય છે લોકો બાબા પાસે મન કાઢી લે તો મન કાઢી લે માઇન્ડ ના કહેવાય આપણે કોણ છે આપણા આ લોકો આપણા આપણા પોતાના છે કે જાણવું ના જોઈએ પછી આ શરીરમાં બે વિભાગ પાડવાના એટલે આટલો ભાગ આપણો છે સ્વ અને બીજો પરક્ષેત્ર માં પરક્ષેત્રમાં મન તો ખતું મન તો મન તો રહેવાનું પણ એમ કેવી રીતે કામ લેવાનું કે કામ શીખવાય દે જ્ઞાની પછી પદવે નહી પછી હેરાન કરે બધું જાણવું છે હે અત્યારે ના કે આ જ્ઞાન સોલનું છે પોતે જા મનગ નહી થાય ને અજ્ઞાન શાનું અજ્ઞાન છે તેનું અજ્ઞાન છે ત્યારે શું કારણ કે હું ચંદુલાલ છું એ નક્કી થઈ ગયેલું છે એમાં નક્કી થઈ ગયેલું છું ભાગીદાર છે આ કઈ એક જની દુકાન નથી આવે એક જનો હોય તો આપડે કયા ત્રણ બધા કરે લઈ જાય બધા મહેતાજી બધા જાય આરામ થ <in http> <inequity> છતાં પાણી ચાલે આ બધું જગત કેવું છે તે ફરજિયાત છે નથી ભણતો તે ફરજિયાત છે શું પરિણામ આવ્યું એ બધું પરિણામ બધું જ ફરજીયાત છે ફરજીયાત છે અને જગત માનસ હશે મરજીયાત કેવું ફરજીયાત બધા લોકો ખાવાનું મરજીયાત માને છે ના સંદાસ જવું તે ફરજિયાત ને ખાવાનું ફરજિયાત છે ઊંઘાઈ ફરજિયાત છે તો ના ઊંઘાઇ ફરજિયાત છે ઉજાગરો ફરજીયાત છે બધું ફરજીયાત છે આ પુરુષ પુરુષ વન ઓફ ધી પાર્ટનર અને પ્રકૃતિમાં આ પાંચ પાર્ટનર પાર્ટનર છે અને ફેક્ટ વસ્તુ છે અત્યાર સુધી આ તો બધું ભ્રાંતિ કેવાય હું ચંદુલાલ છું મામા થઈ થવું કાકો છો ભ્રાંતિ કેવાય બાકી રહ્યું ચંદુલાલ છુ એ રિલેટિવ સત્ય છે રાતે અંધારો થઇ ગયો હોય અને મોઢામાં મરચું નાખીએ તીઘું ના લાગે અંધારામ ત્યાં મારસું જોયું નથી લાગે કારણ કે ના આ જગત ઇફેક્ટિવ સત્ય છે કેવું છે ની કાળું પડે ના હોય એની એટલે કાળું ના દેખાય એવું નથી આ ઇફેક્ટિવ તમારો આપણા વસાન કરતા આટલો બધો ઇન્ટરેસ્ટ ચંદુલાલમાં નક્કલ ઓછી એવું કેસ્ટ થાય છે ચંદુલાલ તો બઉ લાયક માણસ ને બહુ સારા માણસ વ્યાર હોય તો બહુ ગમે છે આપડે આ દોરી ગરગડી એને દોરો વીધેલો છે એ દોરો અમે ખલાસ થાય એ ગરગડી દોરો આપડે ડાક્ટર ની મારી ગયા બેન મરી ગયા એવું મરી જવાનું તને શું બતાવવાનું છે ડાક્ટર મરી ના મરી જાય હા તો પછી એ શું બતાવવાનું આપડે એને કરીએ ભગવાન કરીએ તો શીખે કાલાવાળા કરવા દેવું લાગતા ને કે જીવતા જોવામાં આવે છે ખર બધા જ એટલે આ જે વિનાશી દેખાય છે ને એ બધું ટેમ્પરરી ભાગ દેખાય છે કેવું છે જગત ની માન્ય માં બિલીફ માં ચેતન ગણાય છે પણ એને તમે બધા ટોપ છો શું છે કારણ કે નિશ્ચેતન ચેતન છે આ બધું અનાત્માના વિભાગ ને પ્રથકન કરીને હા જુદું પાડી આપે છે એવી રીતે જુદું પાડી આપે છે પડ્યા પછી એનું એનું કામ કર હવે એ લોકોને આ જ્ઞાન બઉ જાણવાની ઈચ્છા થાય આ જ્ઞાન મારો શબ્દ સાયન્ટિસ્ટ એમની લેડીઓ નામ ભૂલી જાય બાર બાર મહિના સુધી અને આપણે નીચે રીંગણા થઈ ગયા સાચી બેન એવું બધા ડેવલપ થયેલી એટલે સર એટલે લોક બઉ છે લો આર્થ પેઢી નો હોય કેવું આપડે ચકલીઓ હોય છે ને તે કપલ જુદું રે એટલે ચકલી ના બાબો જુદો રે છે અમુક ઉમર નું થાય બચું પછી ગજવા કાપનારા બહુ ઉત્સાદ હોય તો પેલા ઉસ્તાદા અષ્ટાની કેતા લોકો શું અષ્ટાની આ પુતર છે તો આ જે ગજવા કાપનારો હોય ને હોય એટ આ ટાઈમ અધારો કયા કયું ગધરું કેવી રીતે ધ્યાન અષ્ટાવી આઠ હોય તો સોળ હોય ત્યાં તો ગધરૂપાયું કાપી જોયું આ લોકો ગધવા કાપનાર નિંદા કરે એ કાપી તો જોયે એના શક્તિ તો જો પણ એને ભગવાનું તો કરીએ આપણે ભગવીએ તો નહી છે આપડે શક્તિ એ શક્તિ જો આમ તો દાદા એક કલાક એને ભગવાન બને છે ઊંધા થયા છે એના માટે એના એ જ કંટ્રોલર જોઈએ હું કંટ્રોલર છું ત્યારે બધા કંટ્રોલર ઉભા કરી રહ્યો છું મારી ખલાસ કરી મસ્જિદ હતી તે ઉંદેડા ઉંદેડા પાંચ સુખાપે છે એમને સુખ આપે છે જે ને લાલત ના મા એટલે પેપર માં આવ્યું લીધો પતલું કે આ હિન્દુસ્તાન ના લોકો મારી ના નાખે એ ભાવના ના હોય પકડી દેવાય કપટ મારી ના ના ના નાખે ન કપટ વાળા તો કપટ નું કારખાનું છે કેવું છે આવું પોલવું ખાવે આવું પોલવું ખાવે આપડે જો પોતે ભગવાન છે ને એ શક્તિ છે દબાયેલી કેમ રહી છે દબાઈ રહી છે બાવાગીને લેતા હોય માગીને ખાતા હોય માગીને લેતા હોય ત્યારે ના જોયે પણ અમે માગીને લેતા અમારી આશા જ નથી તમાકુ નાખવા પૈસા જેમ ના ગમતી પહેનવું ના હોય છતાં તો નિરી ભરેલીને ભરેલી છે જેને વ્યવહાર કેવાયું ને જેને વિવેક વ્યવહાર કેવાય એટલું આણહુ અમારું ના જોયે અનહ માં તો મુસલમાનો ના લેતા કે સારા મુસલમાનો છે ને ભગવાને કહ્યું અથનુ તું ભોગવે અણ ના બે પગ ના ચાર પગ કરવા હોય તો અણક માં બે પગે પડી ના જવાતું હોય પછી આઠ માં ના જઈશું કે લક્ષ્મીજી શું કે લક્ષ્મીજી સરસ્વતી અંબાજી બધી બેદી બોલે છે શું કે છે ગ્રહણ કરીશ તો તને લક્ષ્મીજી હું તારી પર રાજી થઈશ્રી આવું બોલે છે બે શબ્દ બોલે પણ સાંભળતો કરતો પૂજા કરે દીવા કરે અગરબત્તી અગરબત્તી આ જેટલી દેવીઓ છે ને નવચંદી કરાવી છે આ જૈનો ના વિતરા મિતરા વિતરાગ વિચારા કશું કોઈ લેતા નથી છે મોક્ષી ધન છે કેવું છે મોક્ષું ધન મોક્ષ ની સત્તા છે એમની પાસે બાકી એનું બીજું કયું છે ને વિતરાગ તે તે ને બાઉન્ડરી પર ધ્યાન રાખે કરે તા કરી સમય તમારો ધર્મ શું છે જ્ઞાતા બીજો ધર્મ તમારા માં